नमो नमोरीहंता नमो सिद्धाण नमो नमोवजया नमो नमो लोये सहूण ऐसो पंच नमोकारो सवपनासनो મંગળાણ Om પદ્મ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય જય સચિદાનંદ प्रत्यक्ष दादा भगवानी साक्षीए, साक्षीए। वर्तमाने महाविदे क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंधर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ चु दादा साक्षी वर्तमान क्षेत्र तथा क्षेत्रों ओम परमेश भगवत ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करूचु प्रत्यक्ष दादा भगवानी साक्षीए वर्तमान क्षेत्र तथा अन्य क्षेत्रों विचरता पंच परमेश्वरी भगवतो ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूच प्रत्यक्ष दादा भगवानी साक्षीए वर्तमाने महाविदेक क्षेत्र तथा अन्य क्षेत्रों में विहर मन तीर्थंकर साहेबो ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ चु शासन देव अत्यन निष्पक्ष पाती शासन देवदेवीओ ने भक्ति भक्तिपूर्वक नमस्कार करूचो अत्यन भक्ति तीर्थ क्षेत्र चौवीस तीर्थंकर भगवत ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूच कृष्ण भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूच वर्तमाने भरत क्षेत्र प्रवर्तमान सर्वज्ञ श्री दादा भगवान ने निश्चय निर्णय थी अभेद भावे अनन्य भक्ति भक्तिपूर्वक नमस्कार कर दादा, दादा भगवान ना भावी तीर्थंकर साहेबों ने भक्ति भक्तिपूर्वक नमस्कार कर दादा भगवान सर्वे कल्याण मूर्ति समकित धारी महात्माओं महात्मा ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूच भक्ति आखा ब्रह्मांड ना जीव मात्र रियल स्वरूप ने भक्ति नमस्कार करूल स्वरूप जगत ने भगवत स्वरूप दर्शन करूचु रियल स्वरूप ए शुद्धात्म स्वरूप आखा जगत ने दर्शन रियल तत्व आखा जगत ने तत्व ज्ञाने करीने दर्शन करूचु जय सचिदानंद ધી નોર્માલિટી ઇઝ ધી મોક્ષ કહ્યું છે શું કારણ હતું કે અત્યારે જે પરમાણુઓથી આપણું શરીર બનેલું છે પછી વાત કરીએ પછી વાત કરીએ પછી વાત કરીએ રવા દો શાંતિથી એટલે અસીમ જયજકારો કરીએ આપણે બધા એક સરખા રૂદમથી ચાલ્યા દા દાદા ભગવાન ના અસીમ જય જય કાર બોલે ને એમાં આપણો અવાજ ભરી જવો એવી રીતે બધા બોલજો જુદો ના પડી જાય ચાલુ કરો શરૂઆત કવિ રાત બોલાવે છે પછી આપડે બધા નો એક અવાજ બધા માં એવી રીતે કરીએ આપડે શું કોઈ નો ભગવાન જય જય લો mai mai jay jay kar ho o laa da bhagwan na asi mai jay jay kar ho એય hey. દાદા ભગવાન ના અસીમ જય જય કાર અસીમ જય પ્રસ દાદા ભગવાન ના અસીમ જય જય કાર થાય ફરી નામ માનું ચાલ લાવી જગ્યા અહીંથી નહીં આવો કોઈ અહીંથી નહીં આવો આમ ફરી ના માનું દાદા ભગવાન ના અસીમ જય જયકા સાથે ચાલુ જ રાખવાનું ભગવાન અસીમ જય જય કાર ભગવાન ના અસીમ જય જય કાર મજ જય કાર ભગવાન ના હસીમ જય જયકાર દા ભગવાન ના હસીમ જય જય કારવાન હસીમ જય જય કાર હસીમ જય જયકાર દાદા ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જયકારો દાદા ભગવાનના હસીમ જય જયકારો ઓદા ભગવા મ જય જય કારો da bhagwan krishna jai jai karo da bhagwan krishna jai jai karo ram sansar krishna jai jai karo da bhagwan krishna jai jai karo da krishna jai jai karo da કવિરાજ આપણને રાગ શીખવાડે છે રાગમાં પૂરવાનું હદા દિવસે સરખું મહાત્માઓ અદભુત આ દ્રશ્ય આપણું सुंदर कल्याण एक समूह तीर्थ दादा भगवान जेमनी पे ऋषभदेव दादा थी मरी પ્રભુ સુધી ભગવાન નો બધો સમય અને સમય કરીને પોતે રહ્યા હતા એમ પટેલના દેહમાં અને એવી જ રીતે આપણે રહી શકીએ એવી આપણી જાગૃતિથી આજ્ઞા ધર્મની જાગૃતિથી બહુ સુંદર રહી શકીએ એ આપણને આજ્ઞા મળી અને સાથે સાથે શરીર લઈને જન્મ્યા છીએ આજે આજનું વાતાવરણ ના જીવવા દે આપણને આજ્ઞાપૂર્વક તેમાં આપણો એવો અટલ નિશ્ચય હોવો જોઈએ કે આજ્ઞા ધર્મમાં જીવવા માટેનો કે આ દેહને રેવાનું હોય તો રે પડી જવાનું પડી જાય પણ કેવળ વર્તાય છે પરંતુ એવા પ્રસંગો આવે છે તારે એનો સ્વાદ આવે છે એકદમ ચાલુમાં રોજના જીવનમાં નથી આવતો એ સમજાયું ને તો બધી ભીષમાં આવે તાર ખ્યાલ આવે બધા એને અને છેલ્લે ઘડીએ તો એની રીતે સહેજા સહેજ દરેકને ગમે તેવી પરિસ્થિતિમાં હોય એ તો આ કારનો છે ને પરિસ્થિતિ હોઈ શકે છે પરંતુ અંદરથી એને સમાધિ રહ્યા જ કરે છે સામાન્યપણે સમાધિ આપણે એવી રીતે સમજ્યા છીએ કે બહારની શરીરની ક્રિયાઓથી સમજ્યા છીએ એને યોગ ક્રિયાઓ કે છે જાત જાતની તપક્રિયાઓ કહે છે જાત જાતની બધી જ રીતે છે ભારતમાં અને આ પવિત્ર તીર્થમાં દાદા ભગવાને ભારતને એક અદભુત કવિરાજ આપતા પુત્ર સાહેબો વડીલો સર્વ મહાત્માઓ આપને કહીએ કે આ પરમ પવિત્ર તીર્થ જે છે ત્યાં આગળ આપણને ચરિતાર્થ થાય છે કવિરાજ અને સુધીભાઈ સાહેબ આપણને અક્રમ વિજ્ઞાનમાં પ્રયત્ન કરી રહ્યા છેલ્લા ચાર પાંચ અંકથી અત્યારે પાંચમો એમનો ભાગ આવ્યો છે અને ચાલુ જ છે એમનું એમને એ સ્ફૂર્યું છે કે આ ત્રણ મંત્રોને ઘણી ઘણી રીતે સમજાવીએ પોતે જૈન દર્શનમાં છે છતાં બધી જ રીતે સમજાવવાનો એમનો પ્રયાસ બહુ ચાલુ જ છે જારી રાખ્યો છે એમને આજે પણ આ પાંચમો ભાગ છે એનો જે નવું અક્રમ વિજ્ઞાન છે એમાં એટલે ત્રણ મંત્રોની ભૂમિકા કવિરાજ અહીંયા આગળ ત્રણેય મંત્રોના જે શ્રેયાર્થીઓ સાધુ સંતો ત્યાગીઓ તપસ્વીઓ એ બધા જ આ ક્ષેત્રમાં એની ભૂમિ છે બહુ અતિ સુંદર મહત્ત્વ છે એનું પરંતુ આ બધું મહત્ત્વ આપણને આજ્ઞા આવી ગયું છે આજ્ઞા એમાં કોઈને કોઈની માન્યતા ગમે તેવી હોય છતાં એ માન્યતામાં એને નહીં રખાવતા એને પોતે પોતાના દેહમાં છે અને એ જ રીતે આજે એ સર્વત્ર નજર માણે કોઈની પણ જવા એમની પ્રત્યક્ષ આવે કોઈ આવે છતાં એ એને કોઈ બહાર બધે એ જ દેખાશે પોતાને દેખાશે એટલે દ્રષ્ટિથી આ વાત છે એટલે આ દેખાવાની વાત છે બહુ મહત્ત્વની છે અને આપણને શુદ્ધાત્મા પદ મળ્યું છે દ્રષ્ટિ મળી છે શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણને આ અનુભવની વિશારતા આપણને ધીમે ધીમે દરેકને પોતપોતાની રીતે પોતાના જે પૂતગલો છે એ હિસાબે થઈ શકે છે દુશ્મનમાં મિત્ર જોઈ શકે છે તો પછી મિત્રની મિત્રતા તો એની તો ઓટોમેટિકલી કામ સુંદર કરે અને શાસ્ત્રોમાં કહ્યું છે કે જો માનવના સંબંધોમાં ઉત્કૃષ્ટ સંબંધ હોય તો એટલે આપણને ફાઇલ શબ્દ કહીને આખી કર્મ ની જાતિ આટલા ફાઇલ શબ્દમાં સમજાવી દીધી આખી ફાઇલ શબ્દમાં આપણે દરેક ને પોત પોતાના પૂતગલના પરિપ્રેક્ષ્યમાં બધાને વિશાળ અનુભવ થઈ શકે છે અને આપણે બધા જ આ પવિત્ર તીર્થનો એટલો સુંદર લાભ લેજો કે નેમીનાથ ભગવાન નેમીનાથ ભગવાન તે અહીંયા આગળ અને કૃષ્ણ ભગવાન સમયની આ ભૂમિ આપણા સંત સુંદર સંત આપણા નરસિંહ અને બીજા ધર્મોના જેને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ કહેવાય છે કેવા અને વિતરાક શાસન દેવ દેવી કહેવાય છે એ બધાની ભૂમિ છે આ બધાની ભૂમિ છે એટલે આપણે એનો પુષ્કળ લાભ માણીએ બધા અને અમે તો આપણે નિમેશાનંદ સ્વામીજીને વિનંતી કરીએ કંઈ કે એમને અહીંનું બધું જ ઇતિહાસ અને એનું મહત્વ શું શું છે આ ભૂમિનું એ આપણને સમજાવે થોડા કરો મેરબાની સમજવાની ક્યારે યો બીજું બાક છે એ જ રાખવા ને પણ હરિહંતો છે जय सचिदानीरना तीर्थ सब आर्थ ने नमस्कार करे हम पी जाए चोवी तीर्थंकर को थवाना चोबीस तीर्थंकर भगवंतो बीस तीर्थंकर हमें चौवीस तीर्थंकर भगवतों निर्वाण भूमि यात्रा भावी तीर्थंकर साहेबो ने नमस्कार करे भावी तीर्थंकर मुख्य क्षेत्र हम पी चौबीस तीर्थंकर भगवानों गिर क्षेत्र नेमीनाथ भगवान बीस मीर्थंकर मैं समझ सकता हूँ कि अलग वासी को गुजराती थोड़ा बहुत थोड़ समझ में आता होगा 24 तीर्थंकर भगवान जहां से सिद्ध क्षेत्र में गए वो अभी जो क्षेत्र है वो समेत शिखर है बिहार में में और अब आने वाले 24 में से 20 भगवंत उनका निर्माण ये गिनार इसी क्षेत्र में से है इसके लिए गिनार को अति पवित्र तीर्थ बताया है जो हो चुके उसमें कृष्ण भगवान, भगवान के चचेरे भाई दोनों भाई थे चचेरे भाई थे वही नेमिनाथ भगवान का निर्माण गिरनार क्षेत्र से हुआ अजब दास्थान थी अजब माहौल बन चुका था के बहुत करीब आ चुके थे, तब नबीना भगवान ने भी एक संदेश दिया था कृष्ण भगवान को जब तक आपकी सांस चलती रहे तब तक प्रतिक्रमण करना मत चूकना मैं आपको ये आखिरी मेरा बोध आपको दे रहा हूँ कृष्ण भगवान तुरंत ही समझ गए कि नवीनाथ भगवान का आयुष्य बहुत करीब है तब नवीनाथ भगवान यहाँ पर थे यहाँ से द्वारका कुल डेढ़ सौ किलोमीटर के पास जहां हम सब जाके आए कृष्ण भगवान का निकलना रथ से निकलते निकलते नमीना भगवान का दर्शन करने की बहुत चाह मुझे अंतिम उन्होंने जो बात दिया है मैं जरूर समझ सकता हूँ जब तक कृष्ण भगवान नदीनाथ भगवान तक पहुंचे तब तक नदीनाथ भगवान के सास निर्वाण हो सिद्ध क्षेत्र यही भूमि से गए नेबीना कमान के कई साधु यहां से उनके साथ मुझ में गए हैं और जो साधु नेबीना कमोन ने जो सारी बातें कही वो सारी बातें यहां से करीब 15 या सत्रह किलोमीटर पर एक बहुत बड़ी गुफा है उसमें बहुत सारे पुराने पत्र जो मेरीनाथ भगवान ने साधु को कहा हो ऐसा हैं, ऐसे पत्ते पर लिखा है पेड़ों के पत्ते पर उनका दूध लिखा है वो जानते थे कौन से पत्ते कहाँ तक जीवित रहेंगे और ये अक्षर, तक दिखाई देंगे, वो पेड़ के पत्तों के ऊपर भी लिखा हुआ यही से जब कुछ साल पहले वहां पे खुदाई चल रही थी बड़ा पहाड़ है खुदाई चल रही थी और खुदाई में से नीचे से बहुत सारे पत्र शास्त्र प्राप्त हुए मिले और उसी जगह पर बहुत साधु ऐसे कहे तो दिगंबर साधु रहते थे और वही जगह पर अभी ग्रह का मंदिर का निर्माण किया है और नेमीनाथ भगवान का पूरा ज्यादा जीवन इस गुजरात की भूमि पर बहुत दिन रहा बाईसवें तीर्थंकर थे वो खुद कृष्ण भगवान से बहुत करीब और सारी कृष्ण भगवान की बात और सारा कृष्ण भगवान का उपदेश नेमिना भगवान के साथ बैठ बैठ कर क्योंकि कृष्ण भगवान वासुदेव रूप में थे और नेमिना भगवान तीर्थंकर रूप में थे बहुत ही पवित्र कुटुंब अति अति क्षत्रिय कुटुंब क्योंकि वो पूरे फैमिली में से तीर्थंकर हुए और होने वाले भी है एक यहां से आगे 40 मिनट का रास्ता होगा शायद वहां पे एक बहुत बुजुर्ग दादा रहते थे उनके लड़के का लड़का आज भी नौका मंत्र के जाप करवाते हैं दादा भगवान की किताब बहुत बड़ी है उ, उस लादा का जो वो गाँव में रहते थे उस गाँव का नाम है पाटण वाव वो पाटण वाव में रहते उनका वहां पे देव विलय होना अवसान होना देव गति में गए देव में उनका नाम है मेघराज दादा उन्होंने सपनों में आकर उनके लड़के के लड़कों को कहा। तु कोई मंदिर मत बनाना महाविदय क्षेत्र में अभी सिमंदर स्वामी परमात्मा हजरा हजुर है अगर तू बनाना चाहता है तो मेरी आज्ञा है तुझे कि तू तु सिमंदर स्वामी भगवान का मंदिर बना प्रतिमा की मूर्ति की साइज है मुझे करीब करीब मुझे एकदम से याद तो नहीं है इकतालीस इंच या तो 51 इंच की प्रतिमा है केवल 18 दिनों में वो सिमंदर स्वामी भगवान की प्रतिमा बन चुकी केवल अठारह दिनों में और नीचे ऊपर सिमंदर स्वामी भगवान रखे नीचे मेघराज दादा रखे है शिमंदर स्वामी भगवान की प्रतिमा बनाते बनाते बन तो चुकी प्रतिष्ठा करने के समय पता चला कि उनका एक दात दिखाई देता है सिमंदर स्वामी की वो यहां से पाटन वाव नीचे मेघरा दादा का है वो अभी देव गति में है और इन्होंने उनकी आज्ञा से ये बना है ये पूरा क्षेत्र में ये पूरे क्षेत्र में इस पहाड़ के पीछे दिगंबर या तो हम ऐसे कह, कह सकते हैं कि कोई धर्मों से जुड़े हुए नहीं है मगर ऐसे साधु रहते हैं पीछे इस तलेटी के पीछे जाने की कोई ऐसे पाबंदी तो नहीं है मगर कोई जा भी नहीं सकता है गलती से मेरा जाना हुआ और मेरा फंसना भी क्योंकि वो जो बात करते हैं वो इतने पूरे साधु है दुनिया से कोई निस्बत नहीं है और बात करनी है तो कुछ भी बात कर लेते हैं वो तू यहां क्यों आया है तुझे क्या काम है तू यहां से चला जा उसकी आंखों कोई भ्रमण उसके सारे बाल यहां पे थे आंखों के ऊपर यूं करके उठा के मुझे देखा इतने तंदुरस्त इतने खड़तल कि उनकी उंगली लग जाती तो मैं रहता ही नहीं मैंने बात की बात की मैं क्यों कर रहे हो ये है वो है करते करते कहा अब तुझे कोई पूछना पूछना होगा तो देख लेना बोला नहीं पूछना है भाई मुझे तो देख सुन तुझे जो मिले है ना वो इस संसार के बहुत पवित्र पुरुष मिले तुझे और तेरा तेरा काम उन्होंने निकाला है और ऐसे पवित्र पुरुष होने वाले नहीं है मगर उनकी आज्ञा से जो अभी पुरुष बैठे हैं ना वो भी उसके बहुत करीब है पवित्र है फिर मेरी बनियन बुद्धि जैन बुद्धि मैंने बोला आपको कैसे पता चला कोई विद्या जानते हो तुझे तू विद्या चार दामोदर कुंडिया યા yeah. બરીય રીશા પસીઆ આંફૅન નાથ એમે નીસ્ય નાંતા ગેવાભા આજમનાવ પ્ટર સીઆતથ વાદ્યાગાત કાાંડા ક� રાજા મહારાજો કસરતો કરતા અને ચક્રવર્તી રાજાઓ તો દાદા ભગવાન કેતા એક હજાર ગાય દૂધ સો ગાય ને પીવા સો ગાય નું દૂધ એક ગાય ને અને ગયા રાજા મહારાજાઓ પીતા એટલે બળવા એવું હોય કે આમ મૂકો માને તો માણસ જમીનમાં હોય જાય એવા બધા રાજામાં રહેતા ભાઈ કૃષ્ણ ભગવાનનો શંખ કોઈ ફૂંકી શકતા નહીં તે નાનપણમાં નેમના જ ફૂંકી બતાવ્યો એક વખત આવી શાળામાં કસરત કરતા એટલે કૃષ્ણ ભગવાન ગભરા કે હું તો વાસુદેવ અને આ બી મારો થમો ઓળીયો થાય તો કે એને એને સંસારમાં પરિણામ એ દો એટલે રાજુનું નક્કી એણે કરેલું કૃષ્ણ ભગવાને કરેલું કૃષ્ણ ભગવાને કે જો સંસારમાં પડી જશે ને તો પછી મારો બોલો સમયો નહીં થાય એટલે પછી જાન લઈને આવ્યા અહીંયા ને કે ત્યાં ગામ આજુબાજુ બધા પશુઓનો પોકાર સાંભળ્યા એટલે નેમનાથ ભગવાને પૂછ્યું કે ભાઈ આ સેને માટે છે આ બધા પોકાર તો કાલ તમારું લગ્ન છે ને કાલ તમારું લગ્ન છે એને માટે આ બધા જનાવરનો સંહાર થશે દરવાજે થી પાછા મળી ગયા ત્યારે રાજુલે એવું કરું પાછો મારે પણ શકે પાછળ પાછળ ચાલી નીકળ્યા અને બંને એ જોઈ મોક્ષે ગયા પાછે સાત જન્મ પ્રેમ હતો એવા જય સચિદાન આ પદ જે છે એટલું અદભુત પદ છે કે આજ્ઞા ધર્મમાં સમાધિ શબ્દ આપણે બહુ સાંભળ્યો સત્સંગમાં અને બધાને એના માટે કોઈ બુદ્ધિ વાપરીને સમજવાની જરૂર નથી એવા પદમાં આવી ગયા છે આપણે એટલે રહ્યા તો કરે છે ને સમાધિ પરંતુ નીતન અભેદ જે છેલી લાઈનો સુંદર છે પરિસ્થિતિ બહુ સુંદર દાદા સ્વરૂપે દાદા તે હું જ છું એ રીતે આપણને બધાને આપણને એવી સુંદર નિર્ભેદ અભેદતા પ્રાપ્ત કરાવે એવી આપણી દશા છે અને દશાનું વર્ણન બહુ સુંદર કર્યું છે કવિરાજીએ આપણને સમજાવ્યું કે નેમીનાથ ભગવાન અને રાજુલ એ ભાવમાં હતા કૃષ્ણ ભગવાનના સમયમાં એની આગળ એ સાતમો ભાવ છેલ્લો હતો કે છે સાત સાત ભાવથી સાથે આવેલા એ આ બધી કથાનામાં ધર્મકથાઓ છે એમાં જરૂર છે પરંતુ આપણે એ અર્થમાં ન લેતા હોય સમજ પરંતુ આ મોટા પુરુષોને છેલ્લી દશામાં હોય છે એમનું શું આ જ વાત કવિરાજ ઋષભદેવ દાદા માટે પણ હતી આજ જ વાત પરંતુ આ સમજવાનું સાથી કે જ્યારે એમને એ મોક્ષ માર્ગ તરીકેના પ્રયાણની પ્રગતિ થતી રહેતી રહેશે જેમ જેમ આગળ જાય છે તેમ તેમ છેલ્લે આવું આવે જ છે એમાં એ સ્ત્રી કે પુરુષ સાથ હોય એવું નથી હોતું અને એ આપણી જ પ્રકૃતિ અને આપણે પુરુષ આ બેની અભેદ આખી અભેદ સમજ આપણી અભેદ સમજ એ રીતે હોય અને એટલા જ માટે આજે આ પાંચમા આરામાં માયુર ભગવાને પણ બતાવી કહ્યું છે અને દાદા ભગવાને તો બહુ સારી રીતે સ્પષ્ટ કર્યું છે કે બ્રહ્મચર્ય વ્રત બહુ મહાવ્રત છે આકારના હિસાબે અને એમને પાછમા વ્રત તરીકે મૂકવું પડ્યું એ પાર્શ્વનાથ ભગવાનના પરંપરાની હતી અને એમાં હતા ચાર મહાવત આ બ્રહ્મચર્યનું મહાવત ન હતું એટલે અપરિગ્રહ મહાવ્રત કહેવાય છે શું કહ્યું એ અપરિગ્રહ મહાભારતમાં બ્રહ્મચર્યવ્રત સહેજા સહેજ આવી જતું હતું અને એવી દશાઓ હતી પૂદ્દલો પણ એવા હતા કે તે વખતે એમને કોઈ એવો બાદ નહોતો કોઈ આ વેશ પહેરવાનો કે આ ખેતે કે એવો કશું બાદ નહોતો પરંતુ મારા સમયમાં જ એમને એમના જ્ઞાનમાં દેખાયું જોયું કે હા અને સમય આ પૂરો થતાં જ ચોથો વારો ભસમો આવવાનો છે લપસણો કાર આવવાનો છે એટલા માટે એમને આ બ્રહ્મચર્ય વ્રત એ મહાવ્રત તરીકે ઉમેર્યું અને આ રીતે પાંચ મહાવ્રતનું સંન્યા ત્યાગીઓ માટે સંયમધારીઓ માટે મહત્વ છે અને આપણા બધા માટે આ પાંચ આજ્ઞાનું મહાવ્રતો પાંચ એમાં જેમાં બધા પાંચે મહાવ્રતો આવી ગયા છે બધા સંસારમાં છે સંબંધોમાં છે છતાં પણ એટલે આપતા પુત્રોને અમે ઘણી વખત પૂછીએ કે આપતા પુત્રો આપણે તો હોય ને આપણે તો બધાએ ગયા શું એકલા થઈ ગયા તમને ફાઇલ જ ના રહી અમે તારે અમારા મહેશ કે દાદા આ પણ અમારી ફાઇલ રહીને અમારી ફાઇલ રહીને તમારે કઈ અસરી છે એમાં શું છે તકે ના આ બધું મન ને આનંદ બધું બધું છે બધું કે છે એટલે બધાને એક સરખું જ પડે છે આ જ્ઞાધર્મ આ કાળમાં એક આશ્ચર્યકાર છે એટલા માટે તમે આજે લગ્ન કરે કે નહીં કોઈ પણ બેન હોય કે પુરુષ હોય પરંતુ ખાસ કરીને પુરુષ સમાજ માટે વધારે કહેવાયું છે તો આ કારશે આ બ્રહ્મચર્ય મહાવ્રત એ દાદા ભગવાને બહુ વિસ્તારથી સમજાવ્યું છે કે સ્થૂળ બ્રહ્મચર્ય અને અંતરમાં ભાવનામાં જે છે બ્રહ્મચર્ય વ્રત એ બંને એક જ છે પરંતુ વ્યવહારમાં એવું ના કહેવાય વ્યવહારમાં સ્થૂળ બ્રહ્મચર્યને મહત્વ આપવું જ પડે નહીં તો અંધાધૂતી થઈ જાય અંધાધૂતી થઈ જાય સાહેબ એટલે આ વાત બહુ ધ્યાનમાં આપવાની અને આ પદનું બહુ સુંદર છે એટલે આપણે તો આજ્ઞા આપણને ધ્યેય પ્રાપ્ત થઈ ગયું છે હું આત્મા છું હું દાદા ભગવાન જેવું શુદ્ધ આત્મા છું હં એ ધ્યેય પ્રાપ્ત થયું છે પરંતુ એ પ્રાપ્ત થયેલું છે અને ધ્યેય સ્વરૂપ થઈ જવાનું છે એના માટે આ પાંચ આજ્ઞાઓ આપણી છે અને એ પાંચ આજ્ઞાઓમાં આપણને આપણા પુરુષાર્થને જાગૃતિએ કરીને જ્યારે આપણે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ બોલીએ ત્યારે પણ એ અદભુત એટલો મોટો અધ્યાત્મ યજ્ઞ સ્વરૂપ પ્રયોગ છે કે જે મહાત્માને સમજ આપવામાં આવે છે એ રીતે પ્રયોગાત્મક તરીકે જો ચરણ વ્યવહાર વિધિ બોલે તમે તમે બધા આપણે બોલીએ તો આપણા દર્શન આવરણ એટલે કે શુદ્ધાત્મા તો પ્રાપ્ત થઈ ગયા એટલે આપણી દિવ્ય દ્રષ્ટિથી શુદ્ધાત્મા દ્રષ્ટિથી બધામાં શુદ્ધાર્થમાં જોઈ શકીએ બધામાં અને આંખો જે જુએ છે તે આપણને સમજાતું જતું જાય તે આંખોથી જે જે બધું દેખાય છે એ આખો બધો વ્યવહાર છે તે મારાથી દેખાય છે જુદો પણ તે જુદો નથી એ બધામાં હું છું કારણ કે હું બહાર નીકળ્યો ના હોઉં અને હું હોઈ શકું નહીં એટલે આપણું આગળનો વ્યાપ એટલો બધો થઈ ગયો હતો મારાપણાનો અને હું પણ આનો પણ તે આજે બધો પાછો વરી અને મૂળ આપણું હું પ્રાપ્ત થયું શુદ્ધાત્મા છે અને વ્યવહારનું હું છે આપણું તે એનું વૃત્તિએ કરી હોય છે આપણે ત્યાં વૃત્તિ શબ્દ બહુ મોટો છે વૃત્તિ શબ્દ અતિ અતિ મહત્વનો શબ્દ છે અને એ શબ્દમાં કવિરાજે દાદા ભગવાન નું ઓળખાણ આપણને એટલે સુંદર રીતે આપ્યું કે જેમ કે છે ખેર બહ સુંદર ચાલો બહુ સુંદર પદ છે મહાત્મા કુદરતી જે મળે તે આપણું સાચું ધ્યાન શુદ્ધાત્મા એ આપણું ધ્યેય છે શુદ્ધાત્મા સ્વરૂપ દાદા ભગવાન અને એ દેહ કરીને દાદા ભગવાન નથી સમજવાના પરંતુ અશરી દાદા ભગવાન સમજવાના છે જે પદ આપણને મળ્યું છે અને એ પદ આપણને એ ક્ષાયક પ્રતિ સ્વરૂપે બહુ સુંદર પ્રજ્ઞા આપણી પાસે છે દરેક પાસે શું કહ્યું ક્ષાયક પ્રતિ અને એટલા માટે જ એને ક્ષાયકતા કહી ક્ષાયકતા એટલે સંસારમાં રજરાવનારી કર્મના પ્રકૃતિઓ છે એ બધું જ્ઞાની પુરુષ એમના જ્ઞાનબળથી અનુભવ બળથી બાળીને ભષ્પભૂત કરી શકે છે એ જ્ઞાની પુરુષ જ કરી શકે જ્ઞાની પુરુષ જ અને દાદા ભગવાન આ કાળમાં કળિયુગમાં આશ્ચર્યનો કાળ છે જબરજસ્ત કેટલા આશ્ચર્યો થયા છે શાસ્ત્રોમાં કહેલા આશ્ચર્ય તો છે જ પણ ઉપરાંત આ ગજબનું આશ્ચર્ય બન્યું કે આપણા વ્યવહારના વેશમાં કેવળ જ્ઞાન સ્વરૂપ દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું પરંપરાગત તે એક અને અનુપમ છે હંમેશા આપણને શુદ્ધાત્મક પદ મળ્યું છે આપણા દરેકને માટે તે એક અને અનુપમ છે અને એટલા માટે જ વ્યવહાર દ્રષ્ટિથી આપણને જે આજ્ઞા મળે છે તે એક અને અનુપમ સ્વરૂપે ના રાખે એવું બધું દેખાડતી હોય તે દેખાડવામાં આપણે એ દેખાડતું બીજું કોઈનું નથી ક્યાંથી નથી આવતું હું જ મારી પાસે આવું છું જેથી આ અવરો સૌરો થઈ જાય આજ્ઞામાં મૂકવું પડ્યું છે કે વ્યવહાર દ્રષ્ટિથી આવે તમે રહ્યા આપણને બધાને નામ છે નામથી છીએ બધા તો બધા નામથી દરેક હોય છે હું છું નામથી હું છું કે છે એમાંથી પાછા વર્તા હું શુદ્ધાત્મા છું સ્વરૂપ થઈ જાય ધ્યા ધ્યેય ધ્યાન અને જ્યારે ફુરસદનો સમય મળે અને ફુરસદનો સમય જો ઉપયોગમાં બહુ સારી રીતે બને એટલે આપણે નક્કી રાખવું ફ્રી સમજ મળે કોઈ બહારની ફાઇલ ના અંદર મળે ત્યારે અંદર આવી રીતે ધ્યાતા ધ્યેય ધ્યાન એ પ્રયોગો રાખવા જોઈએ આપણે બધાએ એટલે કે હું જ દાદા ભગવાન જેવું શુદ્ધાત્મા છું પ્રગટ પ્રત્યક્ષ સ્વરૂપ કેવા જ્ઞાન સ્વરૂપે શુદ્ધાત્મા છું આ બધું આપણને જે જ્ઞાન વાક્ય હોય છે ને એ રાખી અને શાંતિથી બેસવું જોઈએ પોતે અને એ પ્રજ્ઞા પ્રજ્ઞાની સીટ ઉપર બેસીને આપણે ત્યાં આગળ જે પૂજારણ કવિરાજે કહું ને એ પ્રજ્ઞાદેવી એટલી સુંદર છે કે પુરુષાર્થમાં પણ પુરુષ જેવી છે અને પૂજામાં પણ એ સ્ત્રી જેવી છે સાહેબ સાચું કહું છું અને ચોવીસ તીર્થંકર ભગવાન થઈ ગયા તેમાં જે સંયમ માર્ગીઓ હતા સાધુ મહારાજ સાહેબો અને સાધ્વી મહારાજ સાહેબો અને વ્યવહારમાં પણ પુરુષોની સંખ્યા હંમેશા ઓછી જ રહ્યા કરતી હતી અને સ્ત્રી પ્રકૃતિની સંખ્યા આખી વધારે જ રહ્યા કરતી હતી તો અમે અમને જોયું જો સામાન્યપણે અઢીથી ત્રણ ગણેશ સ્ત્રીઓ હોય તારે એક પુરુષ હોય એટલે ભક્તિ માટે એમના માટે બહુ કહેવાયું છે એમને કુદરતી બક્ષીસ આપી છે તારે તો આ શરીરથી જીવી શકે નહીં તો જીવાય એવું નથી પરંતુ અધ્યાત્મની રીતે આપણે આપણા શુદ્ધાત્મા સ્વરૂપે આપણે એટલા એકરૂપ થઈ જઈએ આપણે કે જેથી પછી વ્યવહારની આંખોમાં કોઈ ભેદ જ ન રહે શું કહ્યું હા પણ એવા પ્રયોગ કરવા પડે છે આપણે અને પ્રયોગ કરીએ કે આ બહાર ફેલાયેલો તો હવે અંદર આવી જવું એને કહે છે કે વૃત્તિઓ જે હતી બહાર ફટકતી ત્યાં આગળ આ ભટકવાનું બધું બંધ દીધું દાદાએ અને જે ભટકી ગયેલી હતી તે પાછી ફરવા માંડી કારણ કે શુદ્ધાત્મક પદ આપણને પ્રાપ્ત થયું હમ એટલે એના માટે વૃત્તિ શબ્દ અમે કહ્યું વૃત્તિ એટલે એ ચિત્તની અવસ્થા છે ચિત્ત ચિત્ત એટલે ઇંગ્લિશમાં કોન્શિયસનેસ કે પરંતુ એક્ઝેક્ટ શબ્દ ના કહી શકાય એટલે આપણે ચિત્ત ચિત્ત ચિત્ત એ પ્રકાશ છે એક જાતનો એ પ્રકાશ છે જો અશુદ્ધ ચિત્ત હોય તો એ અશુદ્ધ જ્ઞાન અને અશુદ્ધ દર્શન બે સ્વરૂપે એ આપણા શરીરમાં કામ કર્યા કરે પાપ પ્રવૃત્તિઓ અને શુભ એટલે પુણ્યકારી પ્રવૃત્તિઓ આ તો દરેક રહ્યા જ કરવાનું એને શબ્દ સમજવાની જરૂર નથી દરેકને જીવનમાં ચાલ્યા કરે છે તેમાંથી આપણે મુક્ત થયા આવું બન્યું નથી કવિરાજ મહાત્મા પુણ્યથી મુક્ત શબ્દ મૂક્યો બહુ સુંદર અને કહ્યું કે આ ફાઇલો નિકાલ કરી નાખજે ભાઈ સંભાવે નિકાલ કરી નાખજે સંભાવ એટલે આપણે વ્યાપ બહાર નીકળી ગયેલા એટલે મૂળ આપણી ફાઇલ હોય તો બારની વ્યવહારની ફાઇલો હોય નહીં તો કઈથી આવે ફાઇલો હાપત્ર ને કે અમે નીકળી ગયેલા શરીરમાં એટલે અમે હવે એટલું સારું છે કે અમે એકલા છીએ પાછા ફરીએ છીએ કે સમજ્યું એટલે આપણા માટે તો દાદા વ્યવસ્થા કેવી થઈ છે દાદા કવિરાતને શોધવા ગયા હતા કનુભાઈ એની જોડે આટલો રહ્યો અમે પાંચ ભાઈ ત્રણ બહેન આખા જીવનમાં બધા દાદાનું બધું એક એક એક બધું શું તો ગયા હતા શું કરું ભાઈ શોધ્યા દાદાને દાદાએ ખ્યાચી લીધા પરંતુ નિમિત્ત બને કોકટીને કોઈ ક્યાં નિમિત્ત બને ત્યારે જ આ બને છે નિમિત્ત વગર કોઈ પણ ક્રિયા અને કાર્ય બનતા નથી ક્યારેય પણ નહીં અને એટલા માટે દાદા ભગવાને અને નિમિત્તનું મહત્વ એટલી સુંદર રીતે સમજાવ્યું કે સાદી ભાષામાં કહ્યું કે અમે અમારા જીવનમાં આ બધા પ્રયોગો કરી કરી બાળપણમાં જે જે થયા એમાંથી આ જે અમને બોધ બધું થતાં પછી જ્ઞાન ખુલ્લું થયું તે જ અમે અમારા દ્રષ્ટાંતો નીકળે બીજા ના નીકળે એક દ્રષ્ટાંત કલ્પનાનું દ્રષ્ટાંત નથી હોતું એ તો શાસ્ત્રોમાં હોય અને જે વ્યવહારમાં ધર્મ અને ધર્મ સંજ્ઞાથી બધા ધર્મ માર્ગ છે પાળે છે તેમાં જરૂર હોય જરૂર હોય કારણ કે એ શુભ અશુભ થવા ના દઈએ અને શુભ આપણું ભેગું થાય કરવા માટે પણ આજ સુધી કોઈએ અશુભ વગરનું શુભ જોયું નથી ક્યારેય નહોતું આજે ના હોય ક્યારેય પણ ના હોઈ શકે સાહેબ એ જોડિયા છે બે જોડિયા અશુભ અશુભ કરે ઈચ્છા નથી હોતી પાપ કરવાની ઈચ્છા નથી હોતી પરંતુ એ ક્યાં અજાણમાં ક્યારે ક્યાં શું થઈ જાય કશું કહેવાય નહીં એટલા માટે અદભુત ધ્યાતા ધ્યેય ને ધ્યાન એટલે આપણે ફુરસદનો ટાઈમ મળે એના પ્રયોગ કરીએ કે ધ્યાતા સ્વરૂપે પ્રયોગ થાય એ પ્રયોગ ધ્યાતાનો પ્રયોગ છે અને એના માટે શાસ્ત્રોમાં તો સામાયિક કહ્યું છે પણ આપણે આપણી બેસી જઈએ કે ચાલો હવે કનુભાઈને જરાક જોઈએ આ ફુરસદ મળી છે આજુબાજુ કશું છે નહીં બેસીએ ધ્યાનમાં અને સવારનો બ્રહ્મ મુહૂર્ત બહુ સુંદર સમય હોય છે ઘણો સમય આજના કાળમાં આજના કાળ પ્રમાણે હોય પણ છતાંય પાંચ વાગ્યાથી હોય તો ખરો જ હક તો મળે જ ખરા અર્થમાં તો ચાર વાગે હોય છે અને સાધુ પુરુષો માટે તો બે વાગ્યે જઈ જાય છે નરસૈયાજી એ કહ્યું છે કે છે એ લાઈનો એટલી સરસ છે કવિરાજ પછાની લાઈનો હે એ લાઈનો બોલે જ મહાત્મા જાય પણ છે ને આપણી પાસે અમારે મંદરબાન બધું આવડે છે કવિરાજ ના પણ નહીં અત્યારે મોડે નહીં છે થોડી ઘડી જો સાહેબ કે છે એટલા મુરૂત જાગી જ જાય છે અને એના બે કલાક કાઢી લે છે બે ત્રણ કલાક અને એ તો બે વાગ્યા આજે આપણે હોય નહિ જાગ જાગ બહુ મજારો પણ આપણે આપણે પ્રજ્ઞાની સીટ પર બેસીને આપણી ફાઇલ લખાયા કરવાનો એ પ્રયોગ કરાય ના થાય અરે આપણે જય મેઝાન છે નહીં પ્રજ્ઞાની સીટ છે આપણી તે દાદાએ આ જ છે વાત કે આપણી સીટ બરાબર પાકી રહ્યા કરે ને વ્યવહારમાં રહીએ સીટમાં અગા પાછા ના થઈએ સીટમાં શરીર છે તો શરીરને સીટ નથી મળી એ પ્રજ્ઞાની સીટ એ જ દાદા ભગવાન છે અને પ્ર પાંચ આજ્ઞાનું સ્વરૂપ પણ ત્યાં જ રહેલું છે અને અહીંયા આગળ આ બહુ લાઈનો ચાતકને બેગની કહ્યું ને પ્રીત એટલે હું જ મારી પ્રીત કરું છું બધી રીતે વ્યવહારથી પણ છે અને નિશ્ચયથી પણ છે અને એટલા માટે વ્યવહાર વ્યવહાર આખો જ નિશ્ચયમાં જાય છે આપણો બહુ સુંદર આ પદો કવિરાથી લખાયા છે આજે નમીનાથ ભગવાન અને એમના એ રીતે લખાયા છે પણ એમને દ્રષ્ટાંતર કેવા સરસ મૂક્યા છે ફૂલ અને સુગંધ છે તે બે જુદા પડી જાય છે અને ચાતક હંમેશા ચાતક જ રહ્યા કરે છે સાહેબ એ ચાતક શું છે મને હમણાં ના પડે કર્યા ચાતક નામનું પક્ષી છે ઘણા લોકો એમ સમજે છે કે કલ્પનાનું છે કદાચ કંઈક તો હશે જ કલ્પનાનું ચાતક નામનું પક્ષી છે કે સ્વાતિ નક્ષત્ર અને એનું કોઈ પણ પોલ્યુશન વગરનું ચોખ્ખું પહેલો જ વર્ષાનું સ્વાતિ નક્ષત્રમાં અને તે પણ એની જાગૃતિ એટલી બધી હોય છે કે અશુદ્ધિવાળું ના હોય અને એવું શુદ્ધિવાળું આવે ને એને મોતી થઈ જાય પડે ને મોતું થઈ જાય એટલે એમાં કાલુ અને આપણા કલ્ચર મોટી સમજે છે પણ હવે બનાવટી થઈ ગયા તો એમને બનાવટી હારા લાગે છે બધા ઈરાય બનાવટ એ સારા લાગે બધું હવે આપણે આપણે બનાવટમાં નીકળી ગયેલા દા નીકળી જઈએ છીએ હવે કોઈને આપણે કોઈને બનાવવા નહીં એટલે પછી બનીએ કેવી રીતે છેતરવા નહીં તો છેતરીએ કેવી રીતે આ દાદી સાદી સાદી ભાષામાં દાદાએ ગુર રહસ્યો મૂક્યા છે એમને કે ભાઈ નિમિત્તને સુકામ બચ કામ છો નિમિત્તને કે છે કેટલું અને એમનો પ્રયોગ હા એ નાનપણ પછી એમને કુટુંબમાં જ થયેલો છે એમને ટીખરી સ્વભાવના ખરા ને જરા તે એમના જ કુટુંબના શેઠ આયા અને ઘરેથી મોકલ્યા તું એમને જરા આટલો સંદેશો આપ્યાય તે આપવા જાય છે ગયા અને કહ્યું કે આમ પરંતુ કુટુંબમાં વડી લેતા ત્યાં પેલું બચ્ચું પડે જરા જેમ બહુ સુખી હોય તેમ કંઈનું કંઈ રમાડવા જોઈએ બધાને બહેનો આવડું આવડું બચ્ચું હાથે લઈને ફેર્યા કરે છે બાજુ કરે તેવા માંગુ છું પણ એમનું ચિત્ત એમાં અને બીજા જોડે વાતમાં પડી જાય એમને લાગ્યું કે એમનું ચિત્ત અહિયાં રબડ્યા જ કરે છે આમાં વધારે છે એટલે દાદા અહિયાં બેઠેલા એમને ક જોયું ને ત્યારે પૂછડી એ બાજુ હતી દાખલો આવ્યો છે હવે નિમિત્ત ક્યાં છે ને કોને નિમિત્ત સમજે છે શું કહ્યું સાહેબ નિમિત્ત ક્યાં છે ને એટલે આપણે નિમિત્ત બની શક્યા નતા એવા બાર રહેલા આજે છતાં પણ નિમિત્ત છે એવું બોલવાની જરૂર નથી એ સમજાવવું જોઈએ સમજાવવું જોઈએ દાદા ભગવાન કેટલું સુંદર કહ્યું છે કે આખો મોક્ષ માર્ગ સમજણ માર્ગ છે સમજ સમજ આપણે જ આપણને સમજ સમજ સમજ કર્યા કરવાનું એ ક્રિયાનો માર્ગ નથી નરેન્દ્રભાઈ શું કહ્યું ક્રિયાનો માર્ગ નથી ક્રિયાનો માર્ગ સાધનથી સાધન થી સાધ્ય પ્રાપ્ત કરવાનો છે સાધ્ય તો પ્રાપ્ત થઈ ગયું ધ્યેય સ્વરૂપે અને એ ધ્યેય સ્વરૂપે પ્રાપ્ત થવું આપણે સારી રીતે રહી શકીએ પાંચ એટલા માટે એ પ્રજ્ઞાની સીટ છે પ્રજ્ઞા છે એ દશા છે આપણું પદ છે મહાત્મા મહાત્માઓ છે જેવી રીતે પ્રજ્ઞા ખુલ્લી થઈ ગઈ છે અને એ દિવ્ય પ્રજ્ઞા દિવ્યતા એ કરીને આવા વ્યવહારમાં દેહમાં અને બધા વ્યવહારોમાં કામ કરી રહી છે આ રીતે આપણે આજનો કાળ છે આજના આપણા આ કર્મકૃત આપણું શરીરો બધા છે બધા જે પરમાણુને મોલિક્યુલના ભરેલા એમાં આપણને નારે વારે છતાં એને ગાંઠવું નહીં આપણે એની આમું થવું જ પડે એમાં કોઈ શસ્ત્ર ઉઠાવવાની જરૂર નથી કોઈ હિંસા નથી એ છેલ્લા ભગવાનનો કહેલો છેલ્લામ છેલ્લો અહિંસક માર્ગ છે એ આપણા હાથમાં આવ્યો છે અદ્ભુત હાથ છે બેન શું કે ભાઈ શું બધાને એક સરખું જ છે શું છે ભાઈ સુંદરબેન શું વાત કરો છો વાહ સુંદર બેન છે ને તમે મોટો તે લઈને ફર્યા કરે છે આપણે અમે હા ત્યારે આ જ વાત કર્યા કર્યું છે તે દાદા ને આપતા આયા નથી આ સુંદર બેન આમ ઊંચું કર દાદાના આપતા સૂત્રોમાં જે સૂત્રો નથી આવ્યા એવા તો પાર વગરના છે અને એ આપણે આપતા પુત્રોના પુરુષાર્થથી અને આપણા નિમેશાનંદજી છે એમને એમના પ્રયત્નથી આવી એક નાનકડી કાઢી અને ચોખ્ખી વંચાયેલી છે બહુ સુંદર વંચાય છે આપણે ગીતા ના બધું નથી હોતું શ્રીમદજીનું ના એવું છે એમાં કેટલા છે સાહેબ એમાં પાંચસો ઉપર છે પાંચસો ને ચાર છે એ નવનો આંકડા બહુ મહત્વનો છે આપણા માટે શું કહ્યું અને જે ત્યાગીઓ છે બ્રહ્મચારીઓ છે તે શરીર હોય તો શરીર જોડે એમનો સંબંધ ના હોય અગર સાહેબ એ કહ્યું ને બધા ઋષિઓ ને બધા બાવાનું બધું કાર વગર નું અહીંયા અને મોટા મોટા લઈએ ઓમ નમોરા દાદા ભગવાન તમે સોન બેન નમો વિતરા ગાયા લખ્યું છે ખોટું લાગે એવું બોલ્યા તે પણ હિંસા કેવાય આ તો બહુ મોટી વાત કરી મન વચન કાયા થી આપણાથી આ દિવસ દરમિયાન નિંદ્રામાંથી જાગૃત થયા છીએ ત્યાં સુધી નિંદ્રામાં પહોંચી આપણે પાછા નિંદ્રામાં દેહ પડી જાય ત્યાં સુધી જે કોઈ પણ મળે આ દાદાએ એટલું બધું સુંદર આપ્યું છે કે એમાં પાંચ મહાવ્રત આવી જાય સાહેબ પાંચ મહાવ્રત આવી જાય પાંચે આજ્ઞા આવી જાય સીધે સીધી એટલે રોજ દાદાએ કહ્યું છે કે સવાર ઉત્તન સાથે આપણને જ્ઞાન મળ્યું પાંચ આજ્ઞાઓ મળી છતાં ના બોલાય નથી કરવાની ગયું એટલે બધું આવી ગયું તે મન વચન કાર સૂત્ર આપ્યું ગોઠવીને બોલીએ કે આજે આ કનુભાઈ નિંદ્રામાંથી જાગૃત થયો છે તો રાત્રે નિંદ્રાદીન થાય ત્યાં સુધીમાં કનુભાઈને માટે એને બધા વ્યવહાર બધા આવશે એટલું ગોઠવી નજર સમજ આમાં બોલવાનું નથી હોતું સમજણમાં ફિટ થઈ ગયું ને એટલે પ્રાપ્ત મન વચન કાયાથી આજના દિવસમાં મારાથી મનથી વાણીથી પછી તે બહાર ની બોલાતી વાણી હોય કે થી પણ જીવ પછી કામે લાગી જવાનું આખો દાડાનું દાદા ગુ છે દાદા એ કોઈને એવું લાગે કે આ તો બધું મિસયુઝ થાય આનો તો દુરુપયોગ થાય કે છે નથી થઈ શકે એવું જ્ઞાની પુરુષના વચનો એટલું બધું બળ હોય છે સાહેબ કઈ જો આપણે એ વચનોને જેમ છે તેમ અંદર ઉતરી દેવા દઈએ બહુ કામ કરે એવા છે શું ગમે તેવું વચન હોય કારણ કે એટલે કોઈને ખરાબ લાગે એટલે આ બોલાતી વાણી માટે ખાસ કહેવું છે કારણ કે આ કળિયુગમાં આ કળિયુગમાં આ વાણીનો યોગ બધી જ રીતે પોતાને દુખી કરે અને દુઃખના આંદોલનો બહાર ધકેલા એવું છે વાણીનો યોગ એટલા માટે દાદા ભગવાને વાણીએ ટેપ રેકોર્ડ કહ્યું છે એ એટલું બધું ગંભીર અને સૂક્ષ્મ વિધાન છે એમનું કે આપણે આપણી અંદર ફુરસદના સમયમાં પોતાને જ માટે એના માટે ખૂબ ખૂબ વિચારીને સમજવું જ પડે કે એક સ્પંદન અંદર વાણીનું બોલાતું કોઈ બધા વ્યવહારમાં એવું ના હોવું ઘટે કે એનાથી દુઃખ પહોંચે એટલે એની ઉપર વધારે આપણે ભાર આપીને કરવું જોઈએ બોલાતી વાણી માટે ખાસ બહુ જરૂર નહીં તો વાણી ટેપ રેકોર્ડ સમજાવવું એટલું સહેલું નથી સાહેબ એ તો પારો જેવું પારા જેવું છે દાદાએ તો કહ્યું પછી છેલ્લા છેલ્લા સમયમાં કહ્યું કે કોણ બોલે છે જ્ઞાની પુરુષ બોલે છે ના દાદા ભગવાન બોલે છે કે દાદા ભગવાન તો શબ્દાથી જ છે છતાં કહ્યું આવું કેમને કહ્યું કારણ કે જ્ઞાની પુરુષને જે અનુભવ વાણી આવે છે તે ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે નથી બન્યું આવું આપણે જાણીએ છીએ દરેકની વાણી હોય છે રેકોર્ડ થાય છે રેકોર્ડ થી આવે છે આ વિજ્ઞાને કેટલી બધી પ્રગતિ કરી છે આમાં તો પરંતુ માણસથી બોલાતી વાણી ઓરિજિનલ કોણ કહી શકશે જ્યારે એ શબ્દાતીત દશા એ કરીને એ વાણી નીકળતી હોય ત્યારે જ કહી શકે નહીં તો ના કહી શકે અને શબ્દાતીત એ આપણું અનુભવ પ્રમાણ છે શબ્દાતીત એટલે આપણી જ બોલેલી વાણી આપણા માટે બીજા સાંભળે સાધાન કોશિશ કર્યા કરવું જોઈએ પુરુષાર્થ છે બધું આપણું વાણી મુખ્ય છે ગમે તેવી રીતે પણ બહુ મુખ્ય છે સુંદર બેન હમ આપણા ફુરસદ નો સમય મળે ના તમને ક્યાંથી મળે આખો હવાથી રસોડા કવિરાજ કોઈને કોઈને ખરાબ લાગે કે ખોટું લાગે એવું બોલ્યા તે પણ હિંસા કેવાય આ હિંસા શબ્દ મૂક્યો છે ને એ કોમા મૂક્યો છે એટલે બઉ આ સૂત્ર નું મહત્વ છે અને એ રીતે એને સમજાવવાનું છે અને એનું એ એટલે હિંસા સામાન્યપણે બધાને જે સમજાય છે એ વસ્તુ જુદી છે અને આ શબ્દમાં હિંસા રહી છે બહુ મોટી જુદી છે ઘણી મોટી જુદી છે શું એટલે મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં બધે બધા વાહનો રિક્ષા જાય કે કોઈ જાય તે અમે આગળ બધું વાંચીએ જોયું મેં જોયું હતું કે શબ્દ શસ્ત્ર જપુન વાપરા શબ્દ એ હથિયાર છે સંભાળીને વાપરજો કે છે સંભાળીને વારજો એટલે દાદા એ પણ સમજાયું કે લુલી છે એવું કહ્યું લુલી હવે હથિયાર તો કોઈ લુલું હતું નથી અત્યાર તો વાપરવું પડે છે આ વાણી આપણને નુકસાન કરે એ કેમ ચાલે તો બારે એના હિંસા જાય બને જ જ કરે આપણે પોતાને સમજણવાળા છે એવું બનતા સુધી આપણે અંદર રાખવા જેવું નથી ટૂંકમાં આપણે સમજણવાળા છે જરાય રાખવા જેવું નથી શું ખાસ કરવાનું કારણ ત્યાં સુધી દાદાએ કહ્યું કે કોઈએ કોઈ એવો પ્રસંગોને બોલી જવા ના મારા મારા માટે દાદા છે એ જોખમ છે શું બોલો અંદર રાખો સમજવાની વાત અંદરથી સમજવાની છે અને અંદર રહેવાની હોય એ અંદરથી જીવી જવાની આપણે પોતે આપણી સાથે સમજવું અને વ્યવહારમાં એકબીજા જોડે સમજવા માટે આપણે વ્યવહારનો ઉપયોગ તો કરવાનો અહીંયા ગરવાળીનો આવે છે કારણ કે વ્યવહારમાં આજના કાળ છે એટલે બધાને એકબીજાને બન્યા તો કરે જ સમજ બને તો કરે જ એટલે પ્રકૃતિ ત્રણ પ્રકારની છે સાત્વિક રાજસિક અને તામસિક એટલે સાત્વિક પ્રકૃતિમાં આમ બહાર બહાર વ્યવહારમાં એવું ના બોલે પણ છતાંય એવું નીકળી જાય ને કે એકદમ ધારધાર ચપ્પુ હોય ને એવું પેલાને વાગ્યા વગર રહે નહીં પણ પેલા ખબર નહીં પડે કે આ કંઈથી વાગી પછી લોહી નીકળીને જ્યારે લીસું થાય ને ત્યારે ઘરે હાથ વાગી ગયું એવું બની શકે છે એટલે કોઈ એમ ના માનું ખાવું છે પ્રકૃતિ માત્ર પ્રકૃતિ છે શું કહ્યું પણ સમાજમાં આજે એને વખાણવી પડે સમાજમાં કારણ કે આજનો કળિયુગનો વ્યવહાર છે ને બધાદમ સમાજમાં વખાણ અને એ આગળ વાડીમાં તો જાગ્રત રહેવું પડે બધાએ બહુ જાગૃત રહેવું પડે નહીં માર બહુ પડે છે એનો માર બહુ પડે છે અને અમે અનુભવથી જોયું છે બહુ સારી રીતે અનુભવથી જોયું છે આ જીવનમાં બહુ પ્રસંગો એવા નથી જ પણ જે ગયા છે એમાં દાદા પરમાત્મા હાજર હોય અને ચાલતું હોય કંઈક પ્રયોગ ચાલતો હોય અને પરમાત્માને પક્ષ તો ના લેવાય કંઈ પણ છે તો આ કનુભયા ચંદ્રકાંત બોલી જવાય ને દાદાનું ઓપરેશન ચાલતું બોલી જવાય એવું બને છે સાહેબ બને છે સાહેબ સમજે બની શકે છે એટલે આપણા વ્યવહારમાં બધાના તો બધા અનુભવો થાય અને આ અનુભવો આપણે સાર કાઢી લેવાનો છે કવિરાજ હિંસા શબ્દમાં કળિયુગમાં મોટું હથિયાર છે આ માણસોના બનાવેલા હથિયાર એને હથિયાર કહેવાના નથી કે માણસનો જીવ લઈ લે ના ના અને વ્યવહારમાં એટલા માટે કે છે સરે સર સાહેબ શું આવી ગયા તમે તો હ્યવહાર કરી રહ્યા છ વાગ્યા ના નીકળ્યા હા તો એટલે પછી ટાઈમ તો લાગે ને આ જીભને લુલી કઈ છે અને એ આજે એટલું મોટું હથિયાર છે કે દાદા એ કહ્યું કે આ જીભમાં હડકા કેટલા બધા જાણે બધા જાણે જીભમાં હાડકું ના જીભમાં હોય જ નહીં કઈ ના હોય લોચો છે ખાલી અને એનામાં એટલી બધી તાકાત છે કે હથિયાર વાપર્યા વગર ભલ ભલાના હડકા ભાગી નાખે ભલ ભલા ના હડકા નાખે ઘરમાં બને એટલે આપડી ચોપડીઓમાં સાહિત્યકારો ને કહે કે આમ કે એવું વાણીનું ઘા લાગી જાય ને તે દિલમાં પહોંચી જાય ને તમારું વાણી મને તાતા તીર જેવી લાગે છે શું કે તાતા તીર જેવી હા બદરબાને એવું થયેલું મારવાનું પછી હું સમજી ગયો ઘરે આટલું બધું દુઃખ પહોંચ્યું છે એમને પછી એમનાથી હું સુધરી ગયો બોલા કોઈ કે ટોળા મારે આ કરે હા એ વાત સાચી છે પણ શંકા કેવી રીતે હોઈ શકે કમ્પ્લીટ તમે બોલતા હો તો પણ તમારે કોઈને દુઃખ નહીં પહોંચે એ સ્ટેજ પર આવી જવું જોઈએ મહાત્મા જોઈએ કોઈને લાગે છે છતાં હો તો નહીં વાગે ફૂલ જેવી લાગશે એટલે દાદા ભગવાન કે છે અમારા કડક વચ્ચે તો બહુ નીકળ્યા હતા બધા ઓછા થઈ ગયા એક એક બધા સમજે પણ કહેશું કે ફૂલ ફૂલ આવ્યા બધાને ખ્યાલ આવે શું દરેક ને સમજાયું અને એટલા માટે કવિરાજે બહુ સારું ગાયું શું કોટ ને દેવ કે છે શું કે છે અને દિ ચખ્ખું ખુરવા દો શું છે ના રહી આપણી કારણ કે પ્રજ્ઞા શક્તિ બોલાવી નથી કોઈને હબ્દાતી જ છે દશા હવે એ શબ્દાતી દશામાં ફિટ થઈ જવું જોઈએ ને આપણે એમાં બને સમજી એટલે આપણે પ્રયોગોમાં કરવામાં બહુ કાળજી રાખવી પડે છે ઘણી કાળજી રાખવી પડે છે આજના કાળમાં થઈ શકે છે બહુ સાદા સરસ છે આપતો પુત્રો થયા થયા બધા પ્રયોગો પ્રયોગોમાં જ રહ્યા બધા સમજ્યું અને જેને આપણે સમજ પાકી જ કરી લેવી છે એ તો મચી જ પડે દાદા ભગવાને કહ્યું ને કે અમે હંમેશા અમારા ફુરસદના સમયનો પૂરેપૂરો ઉપયોગ કરી લીધો કસ કાઢી લીધો હતો બધો શું બાકી વ્યવહાર શરીર વ્યવહારથી લઈ છે એમાં ફુરસાદનો સમય ક્યાંથી બને આ કાળમાં પણ એ જીવન જેમનું અનુભવ કેટલા આગળના અવતારોથી આવ્યું છે એમ એમ ના જાય એમ એમ જાય નહીં દાદા ભગવાનને પણ બાબો જન્મ્યો ગયો બેબી જન્મી ગઈ પરંતુ એ સાદા આત્માઓ નહોતા બંને સાદા આત્માઓ નહોતા એ યોગ્રષ્ટતા છે આપણા બધા મહાત્માઓ છે ને કોઈ ને કોઈ પ્રકાર યોગ ભ્રષ્ટ ખરા તમને કહું શું કહ્યું યોગ ભ્રષ્ટ ખરા હવે અર્થસો લેવાનો અહીંયા વ્યવહાર જુદો લેવાય છે યોગ થી ભ્રષ્ટ થયેલો આત્મા અને આપણે અક્રમ એવું કે સંસાર રોગ ભ્રષ્ટ થયેલા મહાત્માઓ સંસાર રોગ યોગ ની જગ્યા રોગ બોલવાનો અમારું શું કે છે અને કઈક નિમિત્ત સામે હોય તો નિમિત્ત કામ કરી શકશે બોલો ને નિમિત્ત નહી હોય તો તમારે વાણી અનુભવ વાણી છે શું કહ્યું નૈમિતિક મનનો વિચાર આવે બુદ્ધિ ચાલે આ બધું ચાલે પણ એમાં છૂટીને આપણે એમાં શુદ્ધાત્મા પદમાં સ્થિર થયા હોય સમજણે ત્યારે દશા કેવાય છે કે આ શરીર છે ને જેટલું આ કરિયુગમાં કરિયુગે મસાલો લઈને આવેલું એનાથી ચોખ્ખું થાય છે એટલે દાદા દા કરો સિમ જે ગમે તેમ કરો નગવા પરમાત્મા એમને સિદ્ધાત્મા ને સિદ્ધાત્મા હા સિદ્ધાત્મા કારણ કે આજે કરવું જ છે બધું કઈ કોઈ પણ વાત એટલે હિંસા શબ્દ બહુ અગત્ય વાણી માટે મુખ્ય છે આ સૂત્ર હમ આવા તો બધા બહુ સૂત્રો છે આપણા બધા ના લાગુ પડે સૂત્રો છે લો કવિરાજ આમાં કોઈ ક્રિયા કે મહેનત કરવાનું અર્થ કશું નથી બધા આપણા વ્યવહારમાં દરેકને પોતપોતાને લાગુ પડે એવા છે દાદા દાદા ને અનુભવ વાણી જેવી છે એમાં સૂક્ષ્મતા તો ઘણી આવે છે બધી ક્યાં ક્યાં બધી એટલે આપણું સંશોધન બધું રિસર્ચ સેન્ટરમાં જ કરવાનું છે કે વ્યવહારમાં આજના કળિયુગના વ્યવહારમાં બધા જ વ્યવહારમાં જે હોય તે સમજણ કેવી રીતે વ્યવહારમાંથી નીકળી અને સતયુગી આપણું જીવન થાય પોઝિટિવ દાદાની જ વાતો આપવાની છે આપણે દાદાની જ વાતો જેનો અનુભવ હોય ને માણી નીકળે અને દાદા ના નથી કહ્યું કે તમે ગોઠવો જો તમારી રીતે જો આપણા રાધેશ્યામભાઈ છે આ બધા એવા છે ને બધા આપણું અમીન સાહેબે કેટલું કર્યું આ કવિરાતને કેટલા બધા પદોમાં કીર્તનમાં એટલે આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એ જ્ઞાન તો છે વિજ્ઞાન સ્વરૂપ જ્ઞાન છે એટલે દાદા બહુ સુંદરે સૂત્ર આપ્યું કે હું વિજ્ઞાન સ્વરૂપ છું બધા આંખો બંધ કરી દો અને બોલીએ છીએ બોલજો આખો બંધ કરીને પોતે જ પોતાની રીતે સ્વરૂપ છું તમે જોજો આ બહુ બોલવાની જરૂર નથી એક જ વખત બોલશો ને ઓન ધી મોમેન્ટ એટલું બધું સૂક્ષ્મતા એ કે તરત જ શરીરને છૂટું તમને સ્વાદમાં આવશે જોજો અનુભવથી કહું છું તમને હું હમ એટલે આ કોન્સ્ટન્ટ બોલાવી ચીજ નથી અનુભવ કરવા જેવું છે આ સમજા તમે જોજો પોતે રૂમમાં બેઠા હોય એકલા હોય બોલવાનું હોતું નથી મોટી કારણ એટલું જ છે કે શરીર પરમાણુનું બનેલું છે પરમાણુ શબ્દ એટલા માટે કે આ શરીર બને એવા કુદ પૂદગલ પરમાણુઓથી બનેલું છે એમ કહેવા મતલબ છે અને શરીર એ પરમાણુનું બનેલું કહીએ પરંતુ એને એટેમિક જ કહે છે અને ઇંગ્લિશમાં એને મોલ્યુક્યુલ કહે છે મોલ્યુક્યુલર એટલે કે ઘણા બધા પરમાણુનો જથ્થો ભેગો થાય ત્યારે ગંધ પ્રકારના પરમાણુઓ હોય રૂપ નામ રાશિ એ બધું આપે રૂપ આપણને મળે આકાર મળે એવું હોય આપણને સ્પર્શનું બધો અનુભવ થતો હોય એ પરમાણુઓ હોય ગંધ આપણને લાગે કે બે હજારની સુગંધ દુર્ગંધ એવું એ એ પરમાણુ જથ્થો હોય એવા ગંધવાળા હોય એવું નહીં પાછું હા જો વિચારજો પરમાણુ તો નેટ છે ચોખ્ખા છે પરમાણુમાં પરમાણુ રંગ લાગે છે બહુ સમજો વાત ના બિલ્ડિંગ બ્લોક એટલે કે પોતાની અજ્ઞાનતાએ કરીને શુદ્ધ પરમાણુમાંથી પોતે પોતાનું બિલ્ડિંગ બ્લોક બનાવે છે કાર્બન પણ કાર્બન એ કર્મને યોગ્ય વણુ હોય છે બધા એ સ્વતંત્ર છે આપણે અસલ છે એ પરમાણુ એમાં વિભાવ કોઈ જાતનો નથી પરંતુ એમાં વિભાવ એટલે પોતાના અજ્ઞાને કરીને વિભાવમાં ચાર્જ થાય છે એટલે પેલા સ્વતંત્ર સ્વભાવી છે એ સ્વભાવી નથી રહેતા એટલે આ શરીર છે પછી એટલો આ કાળ માટે છે આપણા માટે પછી તેઓ રહે છે તે નોર્મલ થઈ જાય છે નોર્મલ સામાન્ય થઈ જાય છે સમજાયું ને અને શરીર પણ તે વખતે પછી જીવે છે એના સ્વભાવથી એ સહજ સ્વરૂપે જીવે છે અર્થાત કુદરતને આધીન જીવે છે શું કહ્યું આજે પણ અસહજ નથી અને ક્યારેય પણ અસહજ નહી થાય પરંતુ આ વાક્ય વ્યવહારથી લેવાનું તમારે અપેક્ષાથી લેવાનું સામાન્યપણે આજે આ બે જે વિતરાગ ભગવના કૈલા કે અનેકાંત એટલે કે બધાની દ્રષ્ટિઓ સમાવી લે એવી આપણી મૂળ કેન્દ્ર વર્તી દ્રષ્ટિ શું કહ્યું આ બધાની દ્રષ્ટિ શું એટલે એને વ્યવહાર કયો હમ એટલે આપણી બધા આંખોથી જોવાથી એને એ આવી ગયું અને આપણા આંખોથી જોવાથી આપણે શરીરથી બધા જોડે વ્યવહારમાં રહીએ તેમાં એ વ્યૂનો દ્રષ્ટિનો જ વ્યવહાર આવ્યો દ્રષ્ટિ વગેરે વ્યવહાર કઈથી લાવો દ્રષ્ટિ વગર વ્યવહાર ક્યાંથી હો જેવું દોખો દેખો તેવા થઈ જાય માણસ એને થવું નથી પડતું એટલે શાળાઓ પેલું કયું બાર મંદિરમાં શીખવાડે છે ના ના એનું પેલું મોનિટેશન કેવું કે છે ને એ પદ્ધતિમાં આવું શીખવાડે છે એટલે આજના છોકરાઓ બતાવતા જાય એટલે ત્યાં આવડી જાય બધે પ્રદેશમાં આવું છે જેવું જોતો બધું છે એટલે મહાત્માઓ તમારે વાત કરવી હોય તો ખરો હરે અરે હું અલવરવાલે મુજબ માફ કરના આજ પ્રેમ સે આ સબ કઈ લગ આયે હૈ અલસે સાહેબ કવિરાજ અલવર અલવર આયે હૈ સભી કિત જગાશે આય હિંમતનગર અલવર કાં કાં હૈ સબ હારાચંદજી માફ કરના અભી શામ કા સત્સંગમાં હિન્દી મેં કરેગે મુજે તો સરદારી હિન્દી આતી હૈ સરદાર લેકિન આપક તકલીફ સમજ જાંગે ને હમ બોલગે જરૂર હમ કો કવિરા છેલ્લું લઈ રહી બાર થવા બાર વાગવા આવ્યા છે તમારા શુદ્ધાત્મા તરફ હોય ઉદયકર્મ તરફ દ્રષ્ટિ ના હોય આવું દાદા ભગવાન કે છે તો પછી આપણા માટે પણ આપણે આવું સમજીએ છીએ હોવું જોઈએ નઈ કહી દો બોલવા ને એમાં બોલવાનું કઈ આવ્યું પણ દાદા ભગવાન બોલે એ તો ઓરિજિનલ બોલે છે એટલે બધું ઓરિજિનલ હોય ત્યારે બધું અર્થ છે અને આપણે ઓરિજિનલ થયા કરવાનું સમજાયું ને આપણું બનાવટી પણ નીકળતું જતું છે એટલે ઓરિજિનલ થતા જઈએ સુનબેન સમજ્યા હે શું અઘરું જ કેતું બસ ત્યાર પછી અઘરું એ પણ બહુ વાહવું છે અને તો બઉમો છે એની જોડે આ નીકળી જવું જોઈએ વ્યવહારમાં તો લોકો કે છે બુદ્ધિમાં પણ બુદ્ધિમાં બસ તારે બાર થવા આયા પાંચ મિનિટ છે તો શું કરીશ સાહેબ